ગ્રહો નૈમિત તો હોય ને નૈમિત કરીને આપડે આ પોલીસ નો ગુનો કર્યો નથી કર્મ ભોગવી લેવા મુખ્ય વાત છે સાચી લોટ પહોંચતી નથી ને પેલો જ્યોતિષ કઈ જાય જ્યોતિષ નું કામ છે ને कहीं पर लेते हाँ प्योरिटी होने पोचे ग्रहनी असर ग्रहो धी असर तो શનિ નડતો જ નહી પણ અઠક હશે એટલે આપડે સમજી એક વાર શનિ નો આગ્રહ ના હોય અમને કશું વાતગ્ર દેવાય તમે અઠાગ્રહ જોઈ લો કોઈનામાં હવે અમે સંભાવે નિકાલ કરીએ છીએ જેમ કે ભાઈ કે હવે અમે સંભાવે નિકાલ કરી આપડે હંગરીયા બધા વેપાર સોદા કરી કરી કઈ મૂકવા બધા લગાયા નથી મર્યાદ કરે ખુલાસા માટે પૂછ્યું શું કરી ગુસ્વા મનમાં હતા સંસાર ભર ભટકો ભાઈ જોડે લઈ જવાનું નહી નાના વિધી કાઢવાની ભાઈ ભાઈ બંને નાના વિધું નીકળવાની ભાઈ વાળા ને કરે બધા વહેલી નીકળે કેમ બને પ્રમાણે નીકળે એવું નહીં એવું વધારે જીવવા માંગો બને હા ભાઈ રાખે ને વધારે જીવવા માંગ એવિડન્સ બધા મળવા જોઈએ પણ ભય હોવો એ પણ એવિડન્સ છે ને ભય હોવો તો ભાઈ રાખવો એ પણ એવિડન્સ છે ને दस नौ नौ एक, एक दस प्रश्नो दस प्रश्नो एम नव प्रश्न समझाए न तो को એનો ન્યાય નઈ કરી નાખો આપડાય કરનાર સમજો ને એટલે પોતે પાસે એનો એનો નિવેડો લાવે પોતે ન્યાય જતો વકીલ કાર્ય એટલે થઈ પતિ આ કબાર ન મૂકવો આ કબ ખરાબ થઇ જાય માણસ મન થી કરે માણસ કામ કરે એના એના એ પેલો પેલા નાખવું જોઈએ પેલા ને પેલા પ્રમાણે નાખવું જોઈએ પ્રકૃતિ માં હોય એટલે હું બાર જ એક બેન તો પીએચસી રામાયણ ની કરેલું અને આ રામાયણ ને પીએચસી કરી પૂછે કેટલી આ કબાટ તો ખરી જાય આ ડિગ્રી મૂકવાનું ના સાધન ડિગ્રી એલપજી માં પૂછ્યું અને ગુજરાતી થાય બધી આ ગા માં કોઈ જ તેની ચિંતા ના કરી ભલે કેટલાય કહી જાય નોમે બોલી જો કે નતાલા કરે કોઈ ગલ કરે પ્રતિ માલે કે ઉસી આ બધા કહેતા છે આ બધા કહી જાય ને દાદા મારું આ મારું કહી જાય એને ગાળો કરે કોઈ ફ્લેવર યાદક તમારું કહીલું શું થયું કાં કે બસ બે કેસે ચિંતા કરવી એ તો મનુષ્ય નો સ્વભાવ છે તે બધા હિન્દુસ્તાને નિરાશી ચિંતા ચિંતા તો આગળ વધેલી ભાઈ ચિંતા તો બધી અહંકાર થઈ ગયા હા ગાય હું શું ચલાવું બે દશામાં એ સ્વભાવ કેવાય ને ત્યારે એને એ સવાલ કેવાય અને આઠમા દશામાં આ સ્વ એમ ચિંતા હોય અહંકાર ગયો પણ ચિંતા હોય ને જે હોય એનો થાય પોતે છે એવું લાગે ચિંતા તો મને ભાવી મેળવે ચિંતા ઓછી થઇ જાય ચિંતા થાય સફો પેશન થાય સફો ધુમરામાન થાય જે માથા માં ચિંતા લાગે છે એ સફો પસંદ થાય ચિંતા નું ધ્યાન થાય દાદી વાગ સારું થાય એ વાત સાચી છે ને પ્રશ્ન એમ છે કે આ બધા માં ફાયદો નહિ નો પ્રશ્ન છે ને આ વેમ વેમ ઉભા થાય એમાં પરિવાર કે થોડી વિવાહ કરવા ત્યારે જમણા થાય તો એના કરતા વેપાર અક્તલવાળા તો ચાલુ લોકો મુર્ત બનાવવા તરીકે મૂર્ત બનાવવા પોતાના સ્તર નો પરિણામ ભોગવવાનો છે મેં નહીં ગુજવાડા ઉભા કરે આપડે આ બધા દોઢ ડાપડ વાળું જ્ઞાન જાણવાની જરૂર નહીં એ બધા દોઢદાયા હતા આપડા ભગવાન ઊંચા લોકો ના થાય વિરોધાભાસ અમુક કર્યો હવા બિલાડી બિલાડી દઉં કઈ રીતનું ને ખોટું નથી એ નિમિત છે એમાં પડવા જેવું નથી આકાશ નું પડે આજે કુંડલી ની જાગૃત થાય છે ને કુંડલી ની જે જાગૃત કરે છે કુંડલી ની કુંડલી ની જાગૃત થાય છે કે નહીં ભૌતિક શક્તિ વધે ને લેલા કુંડલી વાળા મને ઓળખાણ થઈ યા કુંડલી વાળા ગાડી માં ટિકિટ એક્ઝાઇન તો એટલે હું સમજી ગયો કોનો થોડા સમજી કોનો કઈ થી આપડે છે મસ્તી રેજે ભાઈ મસ્તી મસ્તી મસ્તી હંમેશા મન ની હોય ફાયદો છે જ્યાં સુધી ત્યાં સુધી તથા લોકો એના ગાળું ચાલે છે એટલે આપડે ના કે રહી નઈ આ કશું પછી બધી વસ્તુ ગાળું ચાલે કારણ ઉધાર જાય ને લોકો વખાડે છે ખરા ઉધરસ જ ના જાય ને આવું કઈ ઉધરસર ના જાય નેધ્યાત્મ કેટો નથી કોઈ જગા નથી ને આ તો આ બધા ગુવા પાડે અધ્યાત્મક પુસ્તક અધ્યાત્મક પુસ્તક હોય છે અધ્યાત્મક તો આત્મા થયેલું હોય ત્યારે વાત છે આત્મા સન્મુખ કેવું આત્મસન્મુખ યુરોપ એના ઘણા શિષ્યો છે એ મેડિ મેડિટેશન થી ટ્રાન્સીડેન્ટલ મેડિટેશન ટ્રાન્સીડેન્ટલ મેડિટેશન કરે છે અને એનાથી એક કે શું છે અમુક ટાઈમ ચોઈસ એક લાગે તો બઉ સારું પછી તો આધ્યાત્મિક શીખવાની જરૂર નથી આપે એમ કહેલું કે મેડિટેશન કરે दरमियान ने सारू रहे वाला शक्ति पात करता शक्ति पात करता है आकर्षण करता पेड़ नहीं नहीं એમનો પ્રશ્ન હતો શક્તિપાથ નો કે બધા કે શક્તિ પાત કરે છે ડેકોરેશન શબ્દ બોલ્યા ને સંતોષ રહ્યા છે એમ સંતોષ બઉ હારું પડે સારું આજ્ઞા પાડે તો કામ થઇ જાય આજ્ઞા કઈ કઈ ખ્યાલ માં છે શું આગળ અને જેને આજ્ઞા પાડે ત્યાં દાદા ભગવાન એક ત્રણ વાર ભૂલાય નઈ એક ત્રણ વાર ભૂલે તો એમાં પણ આ તો ભૂલાય ને યાદ રે ને રહી જાય રહી જાય અને હજાર પાન દસ પાન દસ હજાર માણસો દાદા એ ગમતી ઘટ જમાડે ચા પીતી ચાર પાય લાખ મળે નહિ લાખ લાખ લાખ લાખ મળે છે પણ એનું મહત્વ સમજાય ને દાદા ના થાય છે નહીં તો એક ઘડી વાર ગમેની દાદા સી આઈમા છું કેશ મન તો હાથમાં આઈ જાય નહીં જાય કોઈ તો અને કોઈ ઢીલું પડી જાય નઈ જાય ઉશ્કેર જાય તો ક્રોધમાં ઉશ્કેર જાય આ શરીર મનમાં છિ ઉશ્કેરા નામ ગણ થી બધા અલિપ્ય છે અને નથી નામ ગણિત પોતે જશું હળે ની તું ખોટા કરે હાર કરોરે છોકરા માટે તો અહંકાર કરી શકે અહંકાર કંટ્રોલ ત્યાર પછી બુદ્ધિ ની ચઢા લેવી પડે મદદ લેવી પડે વાંધો ક્યાં રમેશભાઈ રમેશભાઈ પ્રશ્ન કરો છો કે તમે જ્ઞાન લીધેલું છે આજે પેલી વખત રમેશભાઈ બોલાવાઈ આગળ રમેશભાઈ રમેશભાઈ હા બેસો તે જાણીએ છે છતાં થઈ જાય છે તો શું કરવું જોઈએ ગાય ગાય નથી બે ભાન છે આપડે ના કરવું મૂળ માં આયા પછી કરવું તો મૂળ જ નહીં ક્રોધમાં ગયો થઈ ગયો ખરાબ થઈ ગયો બરાબર એટલે વીકનેસ છે સંપૂર્ણ વીકનેસ ક્રોધ માન માયા લોનેસ છે આ કસાય નો ભાવ થઈ ગયો પરમાત્મા થઈ જાય પરમાત્મા ક્રોધ કરીએ છીએ જાણીએ છીએ કસાર થઈ જાય છે એ જાણતા નથી જા આપડે આ ઝેર ને ઝેર જાણીએ તો પછી લઈએ નહીં પણ આ જાણતા જ નહીં ક્રોધ શું ને ક્રોધ નું ફળ શું એ જાણતા નથી એટલે આ બધું કરે છે ને અમે ગમે કોદી માણસ હોય પોલીસ વાળા જોવા ડીઆરસી ફર બધી શક્તિઓ છે ડીઆરપી પણ સીધા નામ જાય પણ તે બેઠાણ વાળા ને આટલું ડીઆરસીએ હંમેશા જાગ્રત કરે અને હાપે જાગૃતિ એટલે આ કહેતા જ ને પોલીસ વાળા કરે ખરો પ્રસંગે घेर <laughs> ज बने बीजे बीजे हा मारे घेी बाधेलू જતી રે તો ખબર પડે મેરી ના સમાજ ના આધારે દબાવી દો તને ખબર ને એટલે ઘેર થાય છે બહાર થાય નઈ તો લોકો ચીવા પડે એટલે આપડી આપડે મનમાં એમ પાવર છે હું કઈ છું એ તો કે હું પોષવા માટે એક ગરમ થઇ જવું એક મુસલમાન પેટી કન્ટ્રાક્ટર હતો મજૂરી ધંધામાં સાહેબ એક દિવસ મારે ઘેર તમારો પગલા ના મુકવા બેસે આ સ્થિતિમાં હતો તરીકે હતો એટલે એનો મોટા માણસ ઘેર આવે તો સારું આપડે ભલું થાય તે દીદી એટલે પછી મને કહે ઘેર આવો મે રૂમ હતો જવું પહેલેથી હું મારે એક રૂપ કે પાંચ રૂપ મારે કઈ તારે મારે ખુ જવું છે અને હું જોઈ તો મારે એક વાર હું શું કરું બે ચાર વેડા મળ્યા એકાવે છે લગવા થાય ત્યાં ક્યાં હું જાવ અમારામાં તો મેળે હું એટલે સાહેબ હું તો સાહેબ કરવાના પસંદ તો આવે જ ને તક ના આવે તો હું કરી દઉં કે હાલત છે બીબી કપડા ખોરતી અથવા પૈસા ખોરશે કોઈ તો પછી સમજમાં હોય ને ક્યાંથી આપવું સમજાયું કે ભવ્ય થઈ જાય તો હિસાબ બહેડી જાય તો નાખ્યાલું તું ખુશ તો મારી આખી દુનિયા ખુશ થાય ના હો તો કોણ દુનિયા આગળ આપડા કવિઓ ગાયું છે હિન્દુ કાળે જીવન ક્લેશ માં ઘેર જ બે બારથી બાર ખાઈ ના ગાળો ખાઈ ના આવે પણ ઘેર એનું મળે થઈ એટલે આપડે બીબી ને કહીએ ના થો શાંતિ રાખો એ પણ સમજે છે પણ મને આવું થઇ જાય છે ઘણી વખત દુઃખો હું શું કરું ના પણ થાય પછી તમે પોલીસ વાળા થાય બધું જાણે છે ક્યાં કરતંગ ખેંચવા નહીં ક્યાં નહીં ખાંચવા પોતાની સ્ત્રીને પોલીસ સમજે તો પછી નો થાય પોતાની પોલીસ સમજે તો ન થાય એટલે અંકાર ઉખો છે સ્ત્રી જે કઈ જાનવર નથી સ્ત્રી ને જોડે બઉ સુંદર રીતે રહેવું છું એટલે અમારો એક મિત્ર હતો આમ કોન્ટ્રાક્ટર હતો અરે શ્રીમંત પછી મેળા અને સ્ત્રીઓની ચોપડી નોંધ હોય કેવું હોય કહે ટાઈમે શું કર્યું કેટલી મારી છે ઢીલો થાય તારે ગાતર ઢીલો થાય ને તારે એના કરતા ગાતા ઢીલો થતા પેલો લાખ વેપારી દે શું ખોટું નહિ હમદા એવું છે સ્ત્રી ની વાત બઉ સમજાય સ્ત્રી ના અપમાન ના આવું કરો છો બાદ પોલીસ અપમાન ગમી ના આવ્યો છો અહીંયા અને તાર લોકો મને શું એવું બોલીશું તારી જ ના બે હે પૂછો આવે ગમેલું પોણી છોડ પૂછો આવે ને કહી દે હું એ કહી શકતો કરીશું દે આમ કરી દે કોઈ કોઈ કોઈ કોઈ કોઈ કોઈ એટલે આમ બરકત નથી આવે કોઈ કોઈ કે ભાઈ છોકરા થાય ઔરંગાબાદ માંકી હા તે હકીમ એ પચી વર્કરો હતો તેબાદ થી ગુફાઓ ગુલતાબાદે જે દાદા ભગવાન આયા છે તો આ લોકો હકીમ નો એટલે બધું આ ભુરાન બુરાન પડે લોકો પચી તો આવ્યો હતો કે સાહેબ મારે વાત બધી પૂછી પૂછ્યું લખવું જ નથી એટલે બધી એને પૂછી વાતો મેં ગમત માં ગમત માં કહ્યું એ કેટલી વખત નમાજ પઢું છું એટલે ત્રણે વાગ્યા નમાજ તું સિદ્ધ પડું છું એ તો નો હતો પડું છું અત્યારે પડું છું ત્રણ વાગ્યા નમાજ પડી ને ફરી જવાનું નમાઝ તો પડવાની પડવાની પડવાની અઢી વાગે ચાર વાગે પણ પડવાની લગ્ન નહી કર્યું ના સાહેબ કર્યું મેળ કે છે બીબી તેને હેરાન નહી કરતી એ દાદા તો માન શું બોલ્યા બીબી તું મારા મોડા નું પાન કે છે દુનિયા બધું બગડી જાય આ દહી ના બગાડવો કેટલી વાર લાગે સૂઝ ના બગાડવા કેટલી વાર લાગે આ રામરાત ના બગાડવો કેટલી વાર લાગે બગાડ માં બગડી જાય વસ્તુ થાય કરે ભાગી જાય અરે વાગતો દેખતા ભાગી જાવ ગુસ્સે થયેલો એ થાય જાય બધું આવડે છે ને એ બધ નબળે છે અનાજ ઓછું થશે બીજું પછી એવું કરવું છે સાધન મળશે સાધન મળશે તો પછી સાધન મળશે બરોબર થઈ જાય ભરતભાઈ ભરત સર લક્ષ્નૌ ભરતભાઈ સર